દેખાય છે બી બધા બધા થયા મોટા બધા સંક્રાચ્છ બધા કસરત થાય છે મોટા મોટા શ્લોક વાંચો મિસ્તર નાયા કરો ઝઘડો થાય ના થાય છે પછી કે કમા છોકરા કું આવે કે છોડી કુમારી કરે બધા કું આવે છોડી ને શું થઈ ગયા આપડે ફોન પણ કરી દે ને ભાઈ થોડા વધારે છોકરા જન્મ એવું કઈ અરે છોકરી અરે છોકરા છોકરા બધા નંબર હોય ને ભલે તો બે કામ થાય બોલ કર એ ખબર નહી દર એ ખબર નથી સાચું તો મેં કહેવાત યાદ મને ક્યારેક યાદ આયે બોલો નાખી કતો સાકાર આમ દીવા બોલા નાસી કુતો સાકાર આમ દીવા નાસી રના કર ન અસ્તી ન અસ્તી ન અસ્તી ન અસ્તી આ અસ્તિત્વ નથી સંસ્થા હું કઈ નાખ્યું એનું એવું કાગજ કલા કે બે શરૂ કર્યું તારે તે જ આવી જાય ના મળ્યું હોય તો ઠીક છે શું તે પણ જેને ધંધાર કહેવામાં આવે એવું નહિ ચાલે ચાલે બધું છે કેવું વિટામિન ના સુખું હોય તો ખાવું બહુ પડે બસ ચાંદકી જાય મોડું બધું આવું બારી કઈ જવું મૂલો કુતો હા હા પેપર કશું લાગતું નથી બને છે કરે. આવરે જ હતી તે ખુલ્લી થઈ જાય ખવડાવત હોય નહીં બંધ રાખ્યું છે બંધ કરી દીધું છે કરફ્યુ આઈસ્ક્રીમ નો કરફ્યુ રાખ્યો નઈ માર્ગદર્શન આપણું વિજ્ઞાન તો પેલે થી જગત ઈ સત્ય શું કયું નાખી દે તો મોડું કઈક કોડું થઈ ગયું હોય મરસાટી નાખીએ તો આપડે પડે દીકરી હોય પગવાનો પ્રયત્ન કરે લાગે દીકરી લાગે મારે કાકા દીકરી એટલે કે આગળ વિગતતા વાત જ જે વાતને ફરી ચેકવી ના પડે એને રીવેવી ના પડે ફરી ના પડે એ વાતો બીજી વાતોમાં ફેરફાર કરવાથી જવાથી જે પ્રૂફ થયેલી છે કે ના એને નથી કેવું કરાય એ કે છે ભગવાન આ તમારું ખોટી વાત છે ને આ ભગવાન છે નહીં જે વસ્તુ છે આ ભાજના લોકો બરોબર છે વાત સાચી છે કારણ કે એ લોકો એને આટ બધું બધું જ્ઞાન દિશા આમ સોંગ કહી શકે કે આમ છે ખુલ્લે આમ બોલવું જોખમ હા બહુ મોટી વાત છે બોલી ના છે હું બોલું તું બોલ દે થાય ના ના હોય તેનું અસ્તિત્વ કેમ મનાય ક્રિયર નથી તેનું અસ્તિત્વ કેમ મનાય ભગવાન તો ભગવાન જ છે ક્રિએટર નથી કારણ પોતાને શંકા છે અને જ્ઞાન હોય કે વાત એક જ્ઞાન હોય માનો છોકરા બહુ જાણી ગયો માનો છોકરો એમ જ કે અને એ કે ભગવાન બનાવ્યું કે શંકા જેવા ના થાય નિશંકા થાય તો નિર્ભયતા થાય ભાઈ રહ્યા કરે કોઈ બોલો ભાઈ આમ થઈ જાય બંને પત્યાઘાત થઈ જાય ને ત્યાં મને તો થઈ જાય બનતો બધું પણ થાય છે હાથ થયો મને થયો એટલે આવે ત્યાં તો હું શું કરું છું શું કરું છું લોક જોવા આવે જોવા આવે ઘનશ્યામભાઈ હું જોઉં ઘનશ્યામભાઈ તમે જોવા પોતે જનારોકાત માં કેવો અને મને થયું ભાઈ મને પચ્ચાકા થાય કોલખ થઈ જાય ચિંતા પછી પહેલી ગઈ ઝીલા કર્યા પછી કેટલી ચિંતા આપડે ના થઈને બે હૈયારું ફરી નઈ કરવું કે તમે જોડે રહો તમારી પછી બધું રાખીશું ફરી હૈયારું નહિ તમારી જોડે હૈયા કરી દે બઉ વળસ કરાવી દાદા મને આપડે હિયારું કરીએ છું જુદું પાય છે હા તમારે જોડે અમે બધું કરીશું તમારું પણ હિયારું નહિ મારે કરી નાખ્યું તમે નહી થયા હતા એટલે ડાક્ટર થયા રહેતા જન્મ કાતી લેવા શરૂ કરો લેવા શરૂ થયો જયારે મુખ્ય જતા વ્યવહાર મુખ્ય થાય ગમે તો લો પથારો કર્યો હોય કે પાંચ વ્યવહાર લેખો મળતા મળતા લેતા હોય ને લોક મોક્ષ નથી જાણે છે કે નહી હા સાધુ આચાર્યો મોટા મોટા આટલું બધું લખાય છે શાસ્ત્રો માં લખે છે હા તો ઘટના મારું કેવાયું ગુજરાત હોય તો ગા કહેવાય સાઇડ જગ્યા છે ને એક ડੰડુギ વગાડી લમગર બસજી 2 વાગ્યા સુધી ગટકોય માને નહીં સાઇડ જગ્યા થાય તોની સરપે છે કે આ કલા ભજવત કર કે એ ઉસ્તીમાં છે નાટિકો પેલા જેવા નાટિક એટલે શું તમે તમારું પોતાનો પાછ નો વિચારો ને નાટેક તમને બતાવે આવું હોવું ને ઓવું મન ચિંતા નાટેક તમને બતાવે એટલે વિચાર હો મારે ઘરે આવું થાય છે જોયો જવાનો આ પણ શરૂ પાપ નો વિસ્તાર સારી રીતે થઈ ગઈ પંદર ટકા થઈ ગઈ ગુચાર પંચ્યાસી ટકા મારી મારા ભાઈએ ભયંકર ટકો કર્યો મને પાંચ લાખ રૂપિયા ભયંકર ટગો કરેલો રખાય મારો છું મારા બાપે કોઈ કોઈ લખે મારા બાપે દગો કર્યો હેલ્પ કરીએ આપડે પણ આ તો હજુ પંચાયત સો ટકા ડાયરેક્ટર થઈ જશે આવ આ જા આવું કઈ થાય તો દાદા કહેતા જોયો જમારી તો આમ કેમ કરે શું કેમ કરે ને તો શું નઈ જોયો જવાનો દાદા કેતા રેવાનું શું એની પછી ભેટ ના કરશો આવું કઈ ને તમે તો ભેટ નાખશો શું કર મને મજા આપી લોકો બીજા નહીં કરેલા લોકો તમને બસ હા શું કે પોતાનું છે આ તો આ દાદા ભગવાન મન લક્ષ એવા બને પગલા છે પોતાના જ માણસ એ પણ બીજા નથી મન વસ્તવ છે એટલે કોને વધશે કેટલા હજાર કઈ શકતો નથી અધારો માં નિરંતર કરવું શ્રી એક કલાક બધી ગામ અને ચિત્રતા જ્ઞાન એવું થાય કે તમે દુઃખ તો કર્યું છે નહીં કઈ દુઃખ રહેતા રહેવાનું કેમ જાવ તમે શું જોયું જેને શું કરો બરાબર તમે જે જોયું હે જય શુક્ર દાદા ભગવાન ની પાસે દલી છોડી દે તને કືમક આ ગા ના પાડી જા રે જી જી જા આપણે દેહાયો દેલા દેહાયો કે જગ્યા તો થા રહ્યો ને એ રીતે જો બોલ લે એને બરાડ ન આ કાળો દેસી આ કે જરૂર હતા મત બરાડ બેઠા ત્યાં તો નહી જાય ના દે બરાડ સાબળ એ બસ સાબળ ન પોતે જવાબદાર નથી આ સંજોગો આજુબાજુ બધા સાચના મોટા ઉ વચ્ચે ગજાર દુધ્ધા રહેવાનું એટલે જયારે સંજોગ બદલાય ત્યારે આશા છે કે સંજોગ બદલાય જાય અનેક સંજોગો બદલાય જવાના મન જાતે આવું કઈ નો કાગળ આવે છે કેવું કેવું ભૂમિકાર મન કેવા મનમાં દુઃખ થાય ને દાદા આમાં ભાઈ પ્રાપ્ત કર્યો દાદા મળ્યા છે તો પાકો થઈ નાખવા માટે પછી મહિનો માત્ર આપ્યું કર્યા નથી અહંકાર જાણતા નથી સાચા પુછા થી ભ્રાંતિ માં પૂછા ને ખબર નથી અને સાચા આનુાન વધારે અજ્ઞાની માહંકારી છે જે અહંકાર વધે નહીં પૂછાય બીજા ખરાબ ભાવો ના ભાવો ખેંચી લઈ ત્યારે સદભાવ વાળો કરવાનો શુભેચ્છા વાળો કરવાનું કેવો અહંકાર જે ખરાબરે કામ કર્યું ધર્મ કર્યો મારી જેવું વસ્તુ નથી દેખાવામાં ધર્મ જેવી વસ્તુ ધર્મ રક્ષણ આપે શું કરું ધર્મ તેનું નામ કેવાય આત્મધર્મ બધી જુદી વસ્તુ છે અને ધર્મ જે ધર્મ જે અહંકારી ધર્મ તેને ધર્મા ધર્મ કેવાય છે પડે નિરંતર મિત્ર સર્વ રક્ષણ કરે શું કરું દસ આચો ફે છે ધર્મ ની રક્ષામાં છે ધર્મ ધર્મ સંસ્કૃત માં છે કે છે ધર્મ રાક્ષત્ર સંસ્કૃત માં સંસ્કૃત માં છે કે ધર્મો રક્ષી રસ્તા સુરેશા છે સુરેશા સુરેશા શું હોય જે વિરુદ્ધ ની વસ્તુ થઈ એ દુરેચ્છા તરીકે આવે ખરાબ ઈચ્છા એ દુરેચ્છા ખરાબ ઈચ્છા દુરેચ્છા ખરાબ ઈચ્છા દુરેચ્છા ખરાબ ઈચ્છા એ દુરે हैं। के के लिए। तो पर है। लाख होता घटना शू विचारा घटना મારી જીભ ઉપર પ્રત છે અને મારી મૂર્તિ જોયો જમાનો આ કલી નો પાપ નો વિસ્તાર છે ને આપડે જોઈએ વિદ્રોહ બધા થઈ રહ્યું છે મારે બધું બની ને આ તો જગા પર એ જે તમને આખો ખ્યાલ એ વખતે આવ્યો જે વાત કરી વીસ વર્ષ ની ઉમરે જોયું એ આજે આટલા વર્ષો પછી લાગે છે વધી રહ્યું છે આવું આવુંગો બનાય અને ઘરમાં દરેક કાળમાં દરેક યુગ એના સ્વભાવ માં ને ટોચ બચાય છે કહ્યું સંપૂર્ણ સ્વભાવ કાયુ સંપૂર્ણ નું ભાઈ મના કોન્ફરન્સ બેઠો બિલ્ડીંગની ઊંચાઈ છે પણ 8 રીટ 24% પટિકર છે હા 9 વાર દીકરા હજુ આ બધું જો ખાના તો નતું આગળ આટલા જાળીને પતાયે હેકલે છે ને એ તો આ તો આ તો આ તો પહેલી કોલી પાછળ બરોબર એટલે જઈને આપડે કહાર દરિયા રેલી વેરિયા એટલા માટે રક્ષણ કરે છે રક્ષણ કરવા છે આપણને સતો થાય કે તારો જન્મ કેવું કેવું હમ જોવા માં આવે તો ધંધો થાય ન નાકી ના શબ્દ સર કરે એક વાગ્યુ જો આ દિલ છેલ્લી દેખા દેશનું ભાઈ તો પછી ભરામાર ભાઈ ભરાબ ઘેર પડે તે એટલી બધી બેક લાગી સારા સારા રીચા માણસો સારું ઘરમાં ભરતુરી નો ના થઈ હશે આ તો ભક્તિ ના છે ત્યાં બેક મને લઈ ગયું પણ ચાર <laughs> જતા <laughs> બઉ દુઃખ થયું સરકાર પૂછ્યો આ નાટક જોવાયા શું સગે ની નગરપંગ નાટક નગર પગ્યા એ તો નાટક તો આપડું જાય હિન્દુસ્તાન માં આ તો બઉી વસ્તુ હતી ગુનેગાર નથી આ જમાનો અને ગુનેગાર તો ખરા તો ખરા ગુનેગાર પણ ખરી રીતે નહી એમાં પણ જે ગુને ગુનો થોડે છે ને થોડે જોવા ત્યાગી રોગવાને લક્ષ્મીજન થોડી છે એમાં પડ્યા છે હું તો પેલું ફૂલ લઈશ માસી પડ્યા થાય બાર એનો દોર નથી થયા શું થાય